આવો આવો મારા વાલકુડા અરે વાહ ભાઈ આજે તો ભાવનગર માં બેઠા બેઠા મયંક વાર્તા સાંભળે જ આવો આવો મયંક ભાઈ અને આમ પાલીતાણા બેઠા બેઠા સુનિતા બહેન વાર્તા સાંભળે છે આવો આવો સુતા બેન મયંક અને એક હતી કાગડી આ વાર્તા અંજના ભગવતી ની છે એક હતો કાગડો અને એક હતી કાગડી તેઓ બગીચામાં રહેતા હતા રાત પડે એટલે ઊંચા વૃક્ષ ડાળીમાં લપાઈ ને સુઈ જતા માણસો થી તેઓ હેવાયેલા એટલે બગીચામાં બાળકો આવે નાસ્તો કરે તેમાંથી જે કઈ નીચે પડે તેના પર ટાપીને નજર રાખે અને તક મળતા ઝડપી લે આ ઉપરાંત મરેલા પ્રાણી તીડ બીજા જંતુડા માણસો નાખેલા હેઠવાડ બધું જ ખાઈ લે એની તજવીજમાં પડી ગયા ઝાડ ની એક ડાળી પસંદ કરી તેની ઉપર આડી અવડી ઝાડ ની સળીઓ તથા બીજા સાથીકડા ગોઠવા વચ્ચે ખાડા જેવું કરી વારતી ઈંડા સેવવામાં વ્યસ્ત થઈ ગયા ભાઈ થોડા દિવસમાં તો બચ્ચા જીનમાં માળો ખુશી થી ભરાઈ ગયો હવે કાગડા કાગડીનું કામ ઓર વધી ગયું હોય बच्चा ने जो तेवो तो राजीना जंतु शोधवाड़ा बच्चा चाँच फाड़ी बैठा जमी भूख धराय नही बढ़ा बच्चा करता एक बच्चा ने जाडू पाडू थ વધારે ખાયું પણ જબરું હો કાગડી પાસેથી વધારે ખોરાક પણ એ જ પડાવી લે એમ કરતા બચ્ચા રાતે ન વધે એટલા દિવસે વધે અને દિવસે ના વધે એટલા રાતે વધે એમના પગમાં અને પાંખો માં જોર આવ્યું અને ખરેખર બચ્ચાના કલરવતી ઝાડ તો ગુંજવા લાગ્યું ભાઈ અને પછી તો મયંકભાઈ સુનિતા બધા બચ્ચા ક્રા ક્રા ક્રા કરવા લાગ્યા પણ આ શું કાળું કેમ કઈ બોલતું નથી કાગડીનું કાળું જાત જાતના નુસખા બતાવવા લાગ્યા આમ કરો ને તેમ કરો તેમ કરો ને આમ કરો તો કાળુ બોલશે કાગડા પણ વિચાર આવ્યો કે આ બચ્ચું એની માં પર ગયું લાગતું નથી સાંભળીને કાગડો કાગડી તો બિચારા વિમાસણ માં પડી ગયા તેઓ પોતે પણ કાળુ ને ક્રા ક્રા એમ બોલાવવામાં ખૂબ મથે પણ કાળુને તો ફક્ત ખાવા માં રસ મોમાં ઉડી બતાવે કાળુ પણ ત્યાં બેઠેલું પણ તેનું ધ્યાન તો ક્યાંક બીજે જ હતું તે તો ચારે બાજુ ડાફોયા મારતું હતું ભાઈ એટલામાં શું થયું ખબર છે એની પાખો ફફડવા માંડી ચાચ ખોલી ને તેને પણ ટુકો કર્યો અને શું બોલું ખબર છે કાકા ના ने, गया। तेनी थी। ने वाल करवा लगी बड़ी गई काकड़ा काकड़ीए का रोकवा प्रयत्न कर तो उड़ीज ग બાળ દોસ્તો તમે પણ આ કાગડા ની ખાનગી વાત કોઈને કેતા નહી હો મયંકભાઈ સુનિતા બેન આખરે આ કાગડા ની આભરૂને બનાવી ગઈ चलो आज काज कही दो। कोयल नी भाई आज